એમનો ઉપકાર ઉપકાર છે આ બધો ક્રપાલ કહ્યું પણ લોકો સમજ્યા નહી ગયા છે જ્ઞાની થરા ચાલ્યો સારું ના દેખાય આવું ગરપાવી દેવું નહીં કેવા ગભાવી દેવું કઈ સ્વભાવીભાઈ એમના ભક્ત તરીકે કેવાય એમના ગુરુ તરીકે ના કેવાય શું પણ એ વિવરણ એવું કર્યું નાખ જોવાની બીજા બધા ધોનારો મળી આવશે કપાવોળ નાખશો આપડે કેવાયું નહી મારે કેવાય નઈ આવે એ તો એમ જ જાણે કાલે એમનું ખરું કરાવે મારે કઈ એ તો પોતે શા માટે પ્રભાવ બધું બોલી લખ્યું એના માટે હું આવું કઈ બોલું થાય એન્કરેજ થાય માણસ ને અને એન્કરેજ થાય એટલે ફિક્સ થઈ જાય શું થાય આરાવડી વસ્તીઓ જતી હોય તો તૂટી જાય ને એન્કરેજમેન્ટ માટે કહ્યું એના માટે આ લોકોએ જડી પડ્યા પ્રભાવજી જાતે જ કહ્યું આ તમે અમારા હૃદય સ્વરૂપ ને તમે અમારા તમે તમારી ઉપકાર ઉપકાર કર્યો છે ભૂલાઈ નહી એવો છે તમારો ઉપકાર દીધું જ લખ્યું ને વાંચા એવું નથી કોણ કોણ છે જાણો છો તમે અને જ્ઞાની ઠરાયા જે લાળકંદ લાડકચંદ કરીને છે અને એમના શિષ્ય પણ શાંતિ લાવી લાવો તમે આમ રડે ઉભા ઉભા જે સ્વરૂપ સમજે પાણી જબરજસ્ત વ્યા કરે એના શાંતિલાલ પાસે ગયા કારણ કે એમને મને કહ્યું એમને મારે કહ્યું નહિ એમને મને શું કહ્યું એવી કઈ જગ્યા આપો કે હું ચલાવી શકું બધું એટલે મેં જણાવી દેખાય છે અને મારા તો એ નિયમ જ નથી અહીં તો લખાઉ દેવા ત્રણ વસ્તુ કઈ છે એ જરૂર જ નહી અમને મળેલા ઘણા ખરા કેવા મળ્યા પદાર્થ નો નિર્ણય થયો અને પૂજા કામ ના ભી ભીક્ષાની આમ ખરે નહી હા હું આ તો નરકીત જવાની નિશાનીઓ બધાનો નિર્ણય થયો ચાલશે કઈક આલ્પત ઈચ્છા છે તે દુઃખમદારી નથી તેવું પડેલી વાત થાય ને એ ખોરી કાઢ્યું તું મારે શું કયું અબરદસ્ત આમ માં રહ્યા હતા બધું આવ્યા હતા એમને એમના પ્રતાપે તો સાધુઓને ડુંગર જ્ઞાન આપ્યું એમને કહ્યું ડુંગર આપો મોટા મોટા સાધુઓ નહી કારણ કે બધા સમજદાર માણસો છે ને પણ કઈ કામના હોય તારે જ આવું ઘર કરે ને તમારા કોઈ કામના રહી નથી કોઈ જાતિ ને હાર મટી ગઈ મને ગમે નહીં આવું કપાલ જઈને તમે ગમે તપાવો તમે ગમે તે કરો એમ વાંધો નથી કપાલ જઈ ઉપર ધૂર ના નાખજો શું કઈ એક થઈ ગયા છે એટલું જ એટલું જ ચોખ્ખું રાખો સ્ત્રી મોહમય સ્થાને થી નિષ્કામ સ્વરૂપ છે જેનું મોહમય સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ ના નિષ્કામ સ્વરૂપ આપણે એમને ગણ્યા સુભાષ બેન એમ એવા સ્મરણરૂપ સત્પુરુષ ના વિનય પૂર્વક त्रो अमे प्राप्त थे, थे। आत्माकारिपाधिग कारण ने लीधे मत पत्रों पोच लिखा जनु अमरी आत्माकार स्थिति थी गाधि जोग कारण लागू लख ली स्थिति अच्छा रहती होने से आप हमारा बाहर निकल अशक्य थे सम्बन्धी निष्काम समागम પ્રાપ્ત થઈ અને જ્ઞાન આપે છે જ્ઞાન એટલે કયા પ્રકાર નું ક્યાંક સુધારા પ્રભા શું કહ્યું છે એ સુધાર છે એ ઘરે છે જમે તેનાથી શું થાય છે મને શાંતિ થઈ જાય છે શું થઇ જાય છે એટલા બધા વિકલ્પો સમી જાય છે પણ તેથી કઈ જ્ઞાન આત્મ જ્ઞાન થતું આને છે આગળ દુરુપયોગ કર્યો ના કરેલા ને ક્યાંથી લાયેલા એમના પિતા થી લલ્લુભાઈ લાયેલા તે રાજસ્થાન માંથી લાયેલા મારવાડ થી કોઈ મહારાજે આપેલું લઈને આવેલા મુખ્ય વસ્તુ નથી આ કયું પત્ર વાંચવાનું છે એ લોકો નું એમ માનવું છે ઝલેરી કેવાય ને જવેરી તે લોકો એમ માને છે કે સાધાર સુપારી જેવડું સારા રંગનું સોપારી જેવડું સારા રંગનું પાણીનું પાણી સારું પાણી પાણી એબ રહીત હોય એવું માણેક હોય અને તે એબ હોય તો તેની કરોડો રૂપિયાની કિંમત ગણીએ તો પણ તે ઓછું છે માણેક જો વિચાર કરીએ તો માત્ર એમાં જીવો તેનું અદભુત માત ને કે છે પ્રાપ્તિ થતી જ નથી અને હિંકો થઈ જાય મારે કઈ થી જેવું થાય મારે ગાળ ના પાડે મારે જેવું થાય ને અનાદિ દુર્લભ એવા જેમાં હાથમાં ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન અનાદિકાળી સત્સંગમાં ફાંડ નો કીડો હોય તેના ગુલાબમાં મૂકી શું થાય મરી જાય ફાંડના કીડામાં એટલે આ સત્તર્યુ એમ સમાધિ થઈ જાય કેવું જોત જો ત્રણ સમાધિ થઈ જાય એટલે હું એક જુઓ કે આ જુઓ કારણ કે એમની વાંચવામાં વિષય ના હોય અને એ વાંક ભેગી થઈ કલ્યાણકારી ના છે ને એમને વાંક ખરીદાય જાય એ હાસ્ય જોયે ને દિલ ખરીદાય ખરીદ વસ્તુ કરી જગત નો કુદરત નો શું નિયમ છે એ કુદરતી મગી ચીજ કરી કાઢે શું કે છે હા લોક ની કલ્પિત મોગી વસ્તુ નાખી કઈ કુદરતી મોગા મગી કઈ વસ્તુ છે તને ખબર છે પાકલ નામ શું થાય કુદરતી શું કર્યું ફ્રી ઓફ કોસ્ટ એવરીવેર સંદાસમાં જોયું ત્યાં તને બેઠાલી વ્યવસ્થા કેવી સુંદર નહીં તો ગરીબો બીજા એવા ક્યાંથી લેમંતિ ગરીબ તો જવા જઈશ તો આગળ અને ગરીબો તો સારી એવા આવે પડી રહેવાનું ચોખ્ખી એવા અમને ત્યાં સરદાર સુંદર અથાવણ થયા કર્યો જાય એટલે સારામાં સારી ઊંચા ઊંચી હવા કુદરત ને બીજો નંબર શું હવે જાણો છો પાણી તો પાણી આપણે તમે ક્યાં આવે તો આપે ને પૈસા પૈસા પૈસા આપે ના આપે હા બીજી વસ્તુ શું તમે ખબર ચિંતા બસો નહીં ચિંતા કરશો નહીં સંતાની હાથ ના ગાડીએ વરી દજાડે નહિ આપણને આપડે જયજ ગાદી નારિયેલ લેવા સારું ભાઈ નારિયેલ ના ખા ને નારિયેલ લેવા સારું યાદગારી દજાય જ નહીં નિરંતર છે નિવૃત્તિ નું અપ્રધાન પણ રહ્યા કરે છે અને પરમ રુચિ છે તેને વિશે એવું આત્મજ્ઞાન પરમ રુચિ છે જેને વિશે આત્મજ્ઞાન આત્મવાર્તા કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના પછી ત્યાગ જેવા રાખવા પડે છે આત્મજ્ઞાન વેદક હોવાથી મુજવતું નથી આત્મજ્ઞાન વેદક હોવાથી મુજવતું નથી પણ આત્મવાર્તા નો યોગ તે વાતો સાલે ને તો એનો વિયોગ ના ચાલે તમે પણ ઈશ્વર ઈચ્છા શું ધારો છો તે વિચાર છો આ જ્ઞાન મળ્યા પછી વાંચે કે બધું સમજી જાય બધું પરિણામ પામી ગયું બધું અગાણ થઈ ગયા બરોબર છે એ જ કેવા માંગે છે આત્મા થઈ જાય કેવો આત્મા થઈ જાય અનંતર ગાઘા જ કર્યું છે આતમ ભાવના ભાવતા જીવલે ગાગા કરે આતમ ભાવના એટલે શું હું શુદ્ધ આત્મા છું એ ગાત ભાવ શુદ્ધાત્મા આખા શાસ્ત્ર માં લખવા માંગે છે ત્રણ પ્રકાર ના ભક્તો છે તે આ કહેલો છું એનો એજ માલ છે થોડા ઘણા સારા છે પણ બીજા બધું ઘણો ખરોલ છે પદાર્થો નિર્ણય એ તો ઘણા બધાને નિર્ણય આ નિર્ણય થાય નઈ ત્યારે સમજ કે આ નિર્ણય તો જાય જ નહી અને આ લોક ની અલપણ શું એ તો લોકો બોલે ખરા એવું કઈ ખાસ છે નઈ પણ જયારે હા એકલી રોટલી મળે ની શાક નું ઠેકાણું ના પડે ને દાળ નું ઠેકાણ ના પડે તારે ખબર પડે શું છે કે નહીં ત્યારે ખબર પડી આપણે વલફા બાર પોતાની મેરેજ ગોઠવી કઈ રહ્યું કારણ કે પોતે ન્યાયાધીશ પોતે વકીલ એક આરોપી પોતે કઈ પહોંચેલો જ ને કોઈ ગુનો સાબુત ના થાય લા ત્રણ વસ્તુ ઉndarray છે પદાર્થનો અનિર્ણય આલપન સુખે છે આ જગત થી આલપન સુખે છે હા અને પૂજાવાની કામના પૂજાવાની કામના આ કાળ વસ્તુ બંદરે એની દે દે દે આપણને ખબર કેવી રીતે પડે પૂજાવાની કામના છે કે નહી પોતાને ખબર કેવી રીતે બધું સમૂહિત એકાગ્રમણ શ્રવણ કરો બે જાણવાથી વ્યક્તિઓ સમય પ્રકારે સંયમ નો યન કરે જીવ લોક કહેલો છે जहाँ जीव न जीव होने लोक कहो शु क्यूक जीव नहीं त्याद एक जगत शुकालोक तथा अलोक लोकलोक जीव नहीं त्याद अलोक कहू ना आकाश नाम भाग ने अलोक कहेलो દ્રવ્ય ક્ષેત્રે દ્રવ્યક્ષેત્ર એ વડે કરીને જીવ તેમજ અજીવ નો બોધ થઈ જાય રૂપી અને અરૂપી એમ અજીવ ના બે ભેદ છે અજીવના પાછળ બે ભેદ રૂપી છે અને અરૂપી પણ છે તેનો દેશ તેનો પ્રદેશ અધર્મ શીખાય તેનો દેશ તેનો પ્રદેશ આકાશ તેનો દેશ અને તેના પ્રદેશ બધા સમય કાળ લોક પ્રમાણમાં લોકમાં રહેલા છે આલોકમાં નથી આકાશ લોકલોક પ્રમાણ અને અધા સમય સમય ક્ષેત્ર પ્રમાણ છે ધર્મ ધર્મ અને આકાશ એનાથી અપર્યવસ્થિત છે નિરંતર ની ઉત્પત્તિ ચાર પ્રકારે છે રૂપીજીવ એટલા પુ એટલું રૂપી ચાર ભાગ કેવી રીતે મોટો હિમાલય જેવો સ્કંદ હોય ભાગી ના શકાય છેલ્લા માં છેલ્લું પરમાણુ કે બે ટુકડા થઈ શકે નઈ આવું ચાર પ્રકારે થઈ ગયા પરમાણુ પછી આવડા ટુકડા પછી મોટા મોટા ટુકડા ને પછી માલે જેવા ટુકડા પરમાણુ એકત્ર થાય રજક થાય પરમાણુ એકત્ર થાય તેનો વિભાગ તે દેશ એના વિભાગ પાડીએ તો દેશ કહેવાય તેનો જેવત અભિન્ન અંશ છે પ્રદેશ અભિન્ન અં છે તે પ્રદેશ અભિન્નતા હોય બાકી અવિભાજ્ય છે તે પરમાણુ આ પ્રદેશ અભિન્ન હોય પણ અવિભાજ્ય ના હોય ભાજ્ય થઈ શકે ટૂંકા થઈ શકે એને આપડા અણુલો અણુ કે છે પછી અણુમાંથી પરમાણુ થાય અને પરમાણુ એને કાળના વિભાગ તેના ચાર પ્રકાર કહેવાય છે નિરંતર ઉત્પત્તિ અપેક્ષા અનાદી અપર્યવસ્થિત છે એક ક્ષેત્રની સ્થિતિ ની અપેક્ષા ઉત્તરાચે સૂત્ર મને કે પ્રમાદ ને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે આપડી આજ્ઞા ને એમાં પ્રમાદ આવી જાય કોઈને અને બિચાર ભૂલી ગયો જે કરવાનું છે એને સદા ઉપયોગ રાખ્યા કરો જે કરવાનું છે ઉપયોગ રાખ્યા કરો બી કઈ ઉપયોગ જાય ખબર ના પડે ઉપયોગ હોય તો બધી ખબર પડે ક્રમે કરીને પછી સિદ્ધિ કરો હાર અલ્પ વિહાર અલ્પ નિદ્રા નિયમિત વાતા એ જ આત્માની શ્રેષ્ઠતા છે કદાપી તે જિજ્ઞાસા પાન ના પડી તો પણ જીજ્ઞાસા તે અઉ સ્વચ્છ છે નવા કર્મ વધવાની એને જૂના ભોગવી દેવાય એવી જયારે અસર છે તે વર્તી શકે જે કૃત્ય નું પરિણામ ધર્મ નથી તે કૃત્ય મૂર્તિ જ કરવાની મન જો શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્ય નું વિચારવું છે પ્રમાદિ થઈ ગયું હોય તો શરણકરણા નું અને કથા થઈ ગયું હોય તો ધર્મકથાનું એક વિચારવું છે જળ થઈ ગયું જગત કસાય ના બધા વિષય આત્મા કહેવાય છે આત્મા કઈ દશામાં છે ત્યાં કશાય આત્માની દશામાં છે આ કસાય થી નિવૃત્ત થાય તારે સ્વભાવ આત્મા થાય શું થાય કચાય જાય આ હું જાઉં છું નાને વાંચ્યું કચાય આત્માની હાજરી ના થઈ ત્યાં સુધી બધું કચાય અને કચાય એ જ છે તેનું તું બૌદ્ધ ભાગનાથી સમાધિમાન ની પ્રાપ્તિ થાય એક વાર જો સમાધિમાન થયું તો સર્વે અસમાધિમાન પદ સર્વ ત્યાગી છે તમે આ અક્રમ વિજ્ઞાન સર્વ ત્યાગી બનાવ કેવું સદન જુદો હતો તો ત્યાગી પોતાને થવાનું હોય છે પોતાને થવાનું નથી પોતે થઈ જ ગયા ત્યાગી નથી ઉપવાસ મળે મગજ એ બબડેવો તો દાયરામાં જમશે કદા સારી છે કે તેલ થોરો થાય બધું આપણું જ છે બહુ દાડે આવી ગઈ યાર પછી ચંદ્ર નાવી જ ધરતી નાવી જ ધરતી સા દુનિયા દુનિયા ડુબાઈ જવા માટે નઈ દુનિયા છે જૂનું બધું ઓલ્ડ થઈ ગયું છે તમને ગમે છે કે દુનિયા કામ છે નવી મોડન દુનિયા કરવાની સહયોગો વિયોગી છે ભાગનાથ એનો સ્વભાવી આપડે ઉઠાય મેળવો નહીં પડે એ નામ લેવું બીજું કઈ વિચાર नाम का एक होटा दे दे दे दे। सा सवार भगवानी खोटा खराब विचार नहीं નાસ્તો નામ આપ્યું જયંતિભાઈ ખરેખર જયંતિભાઈ ભૂલ છે જયંતિભાઈ જયંતિભાઈ હા નામ જ છે તમે તમે કોણ છે કોને મને એટલું કહે છે ના જોતા ના જો કોને ગયું વાત કોણ છો ખરેખર આ જાણું પડશે રસ્તો કરવા પછી જાણવું પડશે પેલા કાચી પડી ગઈ સાત વર્ષ પછી ફરી ના આવ્યો જ્ઞાન લીધું જ્ઞાન ભગવાન કૃપા ઉતારે રામ આસમી ઉતારે બાર રખડી મળવાના વર્ષો એ કોઈ એકાદ બે જણા જતા હોય એવું બનતું હશે મોક્ષ માં ઘણા વર્ષે એટલે કયો અવતારે ના શીખવાનું પડે સંયમ જ ના રે માણસ નો સંયમ કેવી રીતે ભગવાન દાદા ભગવાનની કૃપા છે ચિંતા વગેરે નો માણસ હોય નઈ ચિંતા વગેરે બનાવે જાય અને આયુષ ઓછું છે ઘી બધું ઘે ફરી અહી દીધી ઊંધી આરાધતા બધી મોડા પર ને દેખાય મોડું મોડા પર લોકો એ બધું સમજાવ ખબર પડશે તમે નિરીક્ષક છો નિરીક્ષક છો નિર્ચાર છો નિર્વિકલ્પ છો ધીરે ધારે આપડે બધું દાદા કેતા એવું થઈ ગયા દાદા ની આગને હસપાવી જે થવાની હોય તે થાય શું કેતા ભાવ થઈ ગયો ચાલ ન ગયેલું તું એમાં ખોટ્યા જ હતી ને કઈ હા હાથી ઊંડી કઈ ખોટ્યાવાની ફરી માણસ પણ મળે એવું નતું એવું બધું અમે તૈયાર આવ્યા દેવી પુત્ર કોને કોને કરે કે ભાઈ અને બધા દેવી ઉપના બધા કરે નાખ્યા કરે કઈ થોડી થોડી બદામ તો નાખવા દેશે ઠોકર વાગી જવું છે મેળ હોય ને આવતો મેળવું દુનિયા ચલાય લે તો આવી નઈ થાય થયું હું ગવર્મેન્ટ ના મોટા મોટા ચીફ સેક્રેટરી હતા વિજ્ઞાન તો હોય ક્યાંથી આ તો આ દાદા દર્શન કરવા અમેરિકામાં દાદા દર્શન કરવા માં એક માસ સત્તર હજાર લાઈફ ને ચાલતું હતું એટલે આ લોકો અમારું ચાલતું હતું ચાલે પાડે વાળી વા ના પણ હવે અમારા તો ઘણા માણસો આવશે આપની કાર બધા સંબંધીઓ મિત્રો હોય ને ખાલી અને આમ તો બહુ ભાવના કોમ છે તો તરત ભાવના મારી પત્ર વાળી બોલ્યું કે હાલમાં ના મારો લોકાળ ધંધો નથી અમારો કઈ લોક અમારે તો બધું કાર્ય છે અમૂલ્ય પૈસા લેવા ત બે હાજર ની પાંચ માં બે હાજર થઈ જશે બે હાજર કાળજી એમને છે લોકો બાકી મુકયા એવા છે જે બઉ ગમતા છે ને તે સ્ત્રી ના વિચાર સંબંધી પરમાણુ ના હોય લક્ષ્મી નો પરમાણુ ઈચ્છા અને અવતારી પુરુષ કે અવતારી માં લોકો શું સમજે કે અવતાર લે છે એવું સમજે કોઈ લે નઈ માથાના પેટમાં આવે નઈ કોઈ બધાય અવતારી કેવાય કેવાય માતા પેટે પૂર્ણ અવતાર થતા લેવો ને આપડે પેલા અવતાર હોય ને તે માતા પેટે થાય એને અવતારી કેવાય તો આપડા લોકો એવું સમજાય અવતારી એટલે એટલે એમને પોતે જાણી જો અવતાર લેવાના માતાના પેટમાં ના ભર્યું વાતો લખેલી વાત હાતી તો નહીં ને તમે ક્યાંથી ઉપરથી પડ્યા હતા કઈ જત નું ઉપરથી પરમાણુ ખરાબ થઈ જાય દેવ ખોટી તો જુદી આવવું પડે દેવ તો ક્રેડિટ ભોગવવાનું સાધન છે શું છે જમા થાય ભોગવે હા તમે થઈ જેટલું થોડી નાની રકમ હોય એટલે આવતો એવું કોલમ કોલ ચાલે નહિ મહાવી ક્ષેત્ર માં હશે મહાવીયર ભગવાન સાક્ષાત છે ચૌદ લોક ના એક જ લોક આવેલા મનુષ્ય મનુષ્ય જે પંદર લોક છે એક જ લોક ચૌદ લોક એટલે ચૌદ રાજલોક કેવાય છે શું કે રાજ એ શબ્દ બીજું છે રજુ પરથી થયેલો છે તેના પર ચેલો એટલે એક મેજર એક રજ્જુ એટલે મેજર કે આ મેજર